संस्थापक सदविवन दास जी, जी स्वामी नंगल प्रवचन संजार चालीस नादरवादी बार ने शनिवार तारीख बीस नौ ओगनीसो चौरासी मध्य करण चालो सूर्य माथे आवे, त्यारे सूर्य ने योगे योग्य दशे दिशाओ छे। अक्षरधाम अक्षर रहे सत्य संकल्प ब्रह्मांड में रूप प्रकाशा जो रूप ने प्रकाश करे अक्षरधाम प्रकाशे पोते तो सदा अक्षरधाम रहे पुरुषोत्तमी ત્યાં જ અક્ષરધામ ઊંચે નીચે બધી કોચિયું રહી થતા દરેક ના નજીક જ છે બધા આજે આપણી દ્રષ્ટિ પડે નઈ એટલે ખડ ન પડે એ દ્રષ્ટિ આપણી આવે શાસ્ત્રો આજ સમજાવે છે આમ નાનું બાળક હજી ગોઠણી આભર રમતું હોય એને તમે વ્યવહાર ની ઊંડી વાતું કરે આમ આવ ને સાંભળે છે તમને જવાબ શું દે એમાં વ્યવહાર ની ઊંડી વાત ઈશી સમજી શકે સાધન નથી સમજવાનું એને ત્યાં ઈ શક્તિ ખીલી નથી એ પેલા કેવી રીતે સમજે આપણે આ બધા પૂર્વ ના કોઈ પુણ્ય છે એટલે હજી તૈયારી ના હોય ત્યાં લગી ઘર ના કહેત કાલ કરો તો બહુત કાલ રામાયણ માં કહેજો બહુત અમારે જુના છે ભણનારા ના દ્રષ્ટાંત આગળ ઋષિ મહર્ષિયો બ્રાહ્મણના છોકરાઓ ને ભણાવતા જંગલ માં હજી પેલા વેલા એના બાપ આવી બાપ મૂકી જાય પછી આ પેલે દાડે શરૂ કરે ભણવાનું બોલો ઝોપરા એમ ન બોલાય કોઈ બોલો હોળી બીજી ત્રીજી ફેર હોળી પાછું પણ ગુરુ દોધો કુતેલા એટલે બંધ બેલાય આપડે આ બેઠા જઈએ આવું અમે હોત ગમે હોત હજી કુતેલા માં જઈ આપડે પૂર્વના હારા સંસ્કાર વિશ્વાસ છે પણ ઓલી દ્રષ્ટિ આવ્યા વિના એનો મહિમા સમજાય કેમ હે તમે ગ્રહસ્ત જો તો ગ્રસ્ત તમારું રાત્રિ દિશ જીવન ગોઠવાય ગયું એમાં તમે તૈયાર વિજ્ઞાન અંત હોતા હોય શબ્દ વાહન છે સુર ભણેલા ગણેલા જગત માં ડાયા ડાયા અત્યારે કઈ દ્રષ્ટિએ પડી ગયો કેવા જાય તો એક શ્રદ્ધા થી આમાં મને મનાય નથી કોઈ અમે બધા પાછો અંગ્રેજીમાં બહુ હોશિયાર ત્યારે એને એકસો વળી ગયો બધા અંગ્રેજી ના બદલી જ આપડે કેમ સમજા પણ એતો મારે છે કે નાસ્તિક ના ગ્રંથ વાંચ્યા એ છે ગ્રંથ વાંચવાનો સમાલન થયો અને કઈ પૂર્વ નડતર હોય કઈ એટલે હાવ ઈશ્વર શું છે મા બાપ શું છે શું છે એ તો આ પશુ પક્ષી બધા જન્મે છે શું હા તો એની વાત કરીએ પણ આપડે એ છે ઊંડા ઉતરી જવા ઊંડા ઉતરો ને તળિયેથી પણ આપણે તળિયેથી હોય તો બદલી ગયું ન બદલે તમારે ઉપલબ્ધ ઉપલબ્ધ અને જેતા હોય ને એ આવરણ માં રહી જ બોલે છે આવરણ મહારાજ કોઈ બોલતો નથી આવરણ મહારાજ આ જરો કઈક આવડત આવી એટલે પછી દાયા કહેવાય વાત એટલે દાદા ખાચર ના દરબારમાં અયોધ્યાવાસી ને ઘેર ગાદી ચુક્યા પર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ ની मुनि तथा देश देश हरिभक्त सभा बढ़ाई बैठी प्रेम स्वामी सरोन ग्रीजी महाराज बोलो प्रश्न उत्तर करूपे हो वर्त होने विषे वैराग्य रूपे सत्वगुण विषय में प्रीति रूपज रजोग गुण અને મૂડ પણ જે તમો ગુણ એ ત્રણ ગુણના ના ભાવ તો ન હોય અને તેવી અવસ્થા વર્તે જેવી રીતે સત્તા રહ્યો જે નિર્ગુણ ભક્ત તેને ભગવાન વિશે પ્રીતિ હોય કે ન હોય પ્રશ્ન સમજ્યો પેલો જઈને એમ નવાય मनेसाद प्रश्न हूं स्वामी बीजा ने बातों करे कर था। जो है ना। एक प्रश्न ज समझ वो उतर तो त्यार पासो ने तार आपड़े आपे नीचा छे जिज्ञा चुकेश्न बेहती अखंड जागृति रहे तो आ भाव खेलवा घड़ी बात हूं कर आनंद म रखड़ी मजा कर दुख नहीं कई અને સમજી ગયા બધા ઈ માર્ગ પ્રભુએ આપણને તો આપી દીધો પણ આપણને તો આપી દીધો એને વધવું હોય એટલું વધાય ઘણી રોકાય કે હું બરાબર છું એટલે ઢાંકણું દઈ દીધું શીશો ખાલી તો હતો પણ પેક ઢાંકણું દઈ દીધું પછી પાણી માં ડૂબાડી એમાં પાણી ખરે ખર આપણે પોતાના ડાપણ રૂપી ઢાકણું દેવાય જાય ભગત છો એટલે પછી શ્રીજી મહારાજ તો હોય. બધા ગુણાતીત હશે ને હેવાયેલા લેવાયેલા છે હોય ભગવાન નો બધા ગુણાતીત હોય ગુણાતીત હોય એટલે બધા હોય ને આપડે એના માટે પછી સમજો ને આ બધા આપડે ગુણાતીત જો કેવળ સત્તર રૂપિયા શું ગયો ને ઉપર બોલો મારે આગળ વાત કરી ત્રણ ગુણ ના ભાવ છે ભગવાન માં જ્ઞાન છે એ શસ્વ ભાવ છે અને પ્રીતિ અને મૂળ પણ એ હૃદયગુ તમો ભાવ છે જયારે સત્તા રૂપ કરે ત્યારે તો ભાવ દેખાય નહી અને આમ તો એવું દેખાય કે ભગવાન માં હોય એ તો ઇન્દ્રિયો માં ક્રિયા માં એમ આવે પણ ઈ ઉભરા તો ગુણકૃત છે તો પછી ભગવાન ઓલા ત્રણ રહી જ હોય ભગવાન આવી પ્રીતિ તો દેખાતી નથી તો એમાં છે કે નહીં આ બધા બેસતા હશો ને તમે બે હે એમાં એ વાત કરો ને પાછા ગુણાથી જઈએ કેમ સત્તારૂપ જઈએ કે કેમ જો એમાં દેખો લગભગ પાણીમાં તલ લગી મૂકી આવીએ પણ ઢાંકણું પેક કરીએ એમાં પાણી ભરાય ને આપણે બધા ખુબ વિચારણા પામે આપણે જ્યાદાશ્રમ તો એ રસ્તે જાજો અને ઢાંકણું ખોલતા જ નથી તો એનંદ જાત ને વિટંબનાઓની વચ્ચે અને સમય ઘટવ્યો અનેક જાતની વિટંબના આશ્રમ ને કઈ વિટંબ ના ઈ માઈલી ઈ માયલી કઈ વિટંબ ના કેવળ દેહાભિમાન હું ડાયો એટલે એવું ઢાંકણું દેવાય ગયું ને એટલે આ ગમે એટલા સત્સંગ માં રહે પાણીમાં ડૂબા ડૂબરે પણ માલિકા નો પ્રવેશ કર્યો અને જો પ્રવેશ કઈ કરે છે તો એટલું ઢાંકણું મજબૂત નથી દેતું એટલે મજબૂત નથી જો દેહાભિમાન મજબૂત હોય તો કઈ પ્રવેશ કરે છે ને આપડે ઘણા દ્રષ્ટાંતો છે મજબૂત ઢાંકણા પ્રવેશ જ કરેલી કઈ પણ માલિકાઓ અત્યારે એમાં કઈ નો બે તમે કોર્વ ના સંસ્કારે આમાં જ્યાં ભેગા થઈ ગયા એટલે થોડુંક ઢાંકણું પોચું થયું હોય બધા છે અને એમાં કઈ પ્રવેશ કરે બાકી ન પ્રવેશ કરે માયા શું કહેવાય આંગો કે હલવાણા કઈક ચડ્યા કઈક પાળાવ માયા વરી મોહીના વજ્ર ના ગાળા હાંગો કે હલવાણા કઈક ચડ્યા કઈક પાળાવ ચડેલો હલવાઈ ગયો પાળો હતો તમે પાળા છો આવડા ચડ્યાશ્વર એક નાનકડી ક્રિયા જ કરતા હોઈએ ને આપણે કઈ ન હોય તો એનું બંધન થઈ જાય ધારો કે એ વજન જ આવી જાય ધારો તો કેવા પણ એ મજુ નો ગાળો થઈ ને પડી હોય એના ગળામાં હોય નીકળે નઈ દેખાય આ ભાવ ભૂલાય જાય આ ગુણાતીત ને સત્તા રૂપ ને એ બધું ભૂલાઈ જાય એટલે એ હોય તો પડી જાય ગાળો છે ને અરે નાયા ડાયા ને નથી કઈ ખબર એને શું થાય છે કે દયા ને કોઈ ક્રિયા આપડે કરતા હોય સેવા ભાવથી અને એ આવડી જરા એટલે બીજા વખાણ કરે અને આપડે આપણે મેળા ખુલાયે છે આ ગળે ફાનો આવી ગયો ગળે ફાનો લાવ્યો હોય અને બીજા હલકા દેખે પોતાને ઉત્સવ દેખે છે કોઈ દે આગળ કોઈ જ પછી ભગવાન દયા કરે ને ઉપર તો અંતે બદલે બાકી તો માયા પકડી છે બેઠી છે ને એને છૂટવા એટલે ગુણાતી હોય એમ કહ્યું જો આપણે બરાબર અને સત્તા રૂપે પોતાના આત્મા નતો હોય આમાં બધા સત્તર આપણે માનીયે છે ને સત્તા એટલે ઊંડા ચાર પંપાળતો હોય સેવા એ કરે પણ એને તરત છે ઢોર નો મને આવડે હું બીજા નો આવડે એ તરત જ થઈ જાય જાણનારાઓ સંસાર માં રહેલા જીવો એને એ ગુણાતીત ભાવ ને અસત્તારૂપ રહેવું એ તો થોડીક વાત થાય એ આવડા જરાક પાછા ફર્યા છે એને કઈક સમજાય જે ભગવાન નો ભક્ત ગુણાતી તો હોય અને કેવળ સત્તા રૂપે વર્તતો હોય કે તેને વિશે વૈરાગ્ય રૂપરે સત્વગુણ અને વિષય માં જે રજો અને મૂળ જે સમો એ ત્રણે ગુણ ના ભાવ તો ના હોય અને જોડ કરો એટલે મનમાં સંકલ્પ થાય એટલે પણ શું ઉત્થાન ને રહ્યું આપડે જઈ ને લખી લખી ને બીજા ને હું દેશ આપું છું કેટલી ઊંચી વાત છે નથી ઓળખતા સંકલ્પ ની પુણ્ય પૂર્ણ ભૂમિકા ઉત્થાન છે સંકલ્પ પેલા ની ભૂમિકા ઈ ઉત્થાન છે પછી સંકલ્પ અને પછી ક્રિયા સહજાન સ્વામી કેવું ચોખ્ખું મજાનું લખે છે ભગવતી પછી જ્ઞાની કેવાય પછી કોક આવે અને વાતો કરે બધી હોય આમાં રહી ને વાતું કરે આમાં આથી બાર નીકળે એમાં પથરાગ બે થાય બોલો વૈરાગ્ય રૂપ સત્વગુણ એ ના હોય એમાં ન હોય ના હોય નહી વૈરાગ્ય સત્વગુણ કાર્ય આગે રહી પણ ક્યાંય આશક્તિ ના હોય તારે વૈરાગ કહેવાય જયારે આશક્તિ નથી તો યાદ આવે કેવી રીતે શૂન્ય ક્ષમતા કરી ક્યાંય એટલે શું કોઈ ક્રિયા એ બાળક ની બેઠે જેમ ધામણું નાનું બાળક એને શું કીધું હોય કોઈ ન હોય ઘરમાં એક હોય અને કઈ આંદોલન જ નહીં ઉત્સાય આથું ઉત્થાન માતા ના ગર્ભ માં હોય ત્યાં ખાવા દઈએ જાડો પેસાબ કરવા અને પોષણ પામે છે નથી પામવાનું વધે છે નાળ બધું થાય છે ને જેની ઘડી બહાર નીકળ્યો દર્થ ખાવા દો અત્યાર નું કંથું બધા ચટાડે અહિયાં જરાક મૂકે ત્યારે ઇન્દ્રિ નો સ્વભાવ છે તો જીવ નજીક આવે ચાલતું ને લઈ ગયું સારું બજા મામા કરે એમાં હોય ખાતા શીખવાડે ખાતા શીખ્યો એટલે ક્ષમતા જો આટલા બધા રહેતા હોય આપડે જો કોઈ ને કોક ને કોક ની ક્રિયા ગમે કોક ને ન ગમે ન ગમે અને બરાબર ન ખાઈ ગમે અને બરાબર કરી ખર અત્યારે આ બધા આપડે કથા વાર્તા સાંભળવા નહીં અને પોતાની રુચિ પ્રમાણે જ સાંભળતો હોય એ ગુણાતો થાય જ નથી એ ગમે એટલું સાંભળે પ્રવેશ નો કરે માલિક પ્રવેશ ક્યાંથી કરે એટલા માટે સમાગમ કરવાનો સત્સંગ કરવાનો જો કઈક બૂછ ઠીલું તો તો પ્રવેશ કરે માલી પણ આમાં આવીને પાછું મજબૂત ભાવ ન આવે અને કેવળ સત્તા માત્ર જે કહ્યું ને રહી એ ભાવ આવવો અઘરો પડે આ મારી વાત તો ન કેવાય હું વાતું કરું છું તમે સાંભળો છો આવડા હવે માની લેતું બી ગુરુ છે હારું હંભળાવે છો એટલે ગામ માંથી દોડી દોડી આવે છે આવડાવળી ત્યાંથી જરાક પડતું મેલી ને આવે છો માને છે ને એ બધું માને જે આવે છે અહીં બે એ વાળી કરી બેસી જાય છે એટલે લાખો વર્ષ સત્સંગ કરે ને ગુણ બદલે આ મુંડા ઉતરો તો દેખાયો અને મહારાજે વજ્રાંગ માં ક્યાં જ્યાં આવી ગયો આ બરાબર ભાવ મૂકી દીધો છે પ્રશ્ન માં જ મૂકી દીધો છે એ ક્રિયા કરીએ સેવા કરીએ કે ગમે તે કરીએ માન આવ્યા વિના રહી નહી ચોખ્ખે ચોખ્ખી વા એટલે બીજો જે નિર્મળ ભાવ એ પેસતો નથી વાલી બાલું જયારે માયાનું આવરણ આવ્યું એ નિર્મળ ભાવ ને દેતું નથી એમાં એમાં એ અથડામણ માં પછી જંગી બોલી કરે પણ ઓલો ભાવ પ્રગટ થાય અને તે તો કેવા ઉત્થાને રહી શૂન્ય સમતા ધરી રહે અને સુશુક્તિ જેવી અવસ્થા વર્તે એવી રીતે સત્તારૂપે રહ્યો જે નિર્ગુણ ભક્તો એને ભગવાન ને વિશે પ્રીતિ હોય કે ન હોય હજી તો પ્રશ્ન આવે આવી સ્થિતિ પછી ગુણાતીન છે કેવળ સત્તા માત્ર રહી છે ત્યાં ભગવાન એને પ્રીતિ હોય કે ન હોય હવે આમાં આગળ ના પાડી જાય કાર્ય ન જોઈ એટલે સત્વગુણ નું કાર્ય નહીં પ્રીતિ સદગુણ નું કાર્ય એવો વર્તતો હોય પાછો છતાં ભગવાન નો બીજી હોય કે ના હોય જો શૂન્ય ક્ષમતા નથી આ પ્રશ્ન કોણ પૂછે ઈ એ પહોંચેલો હોય ને એનો આ પ્રશ્ન છે આ નીચલા વિદ્વાનો ના પ્રશ્ન નથી વિધવાન તો આવડે એ પ્રશ્ન છે પછી મુક્તાનંદ સ્વામી એ કહ્યું છે જે સત્તા રૂપે વર્તે જેને ભગવાન વિશે પ્રીતિ તો હોય ત્યારે શ્રીજી મહારાજે પૂછ્યું છે સત્તા રૂપે રહ્યો એવો જે ભક્ત તેને ભગવાન પ્રીતિ છે તે આત્મા ને સજાતીય છે કે વિજાતીય છે જો ભગવાન હોય કે ન હોય ખરું જો ન હોય કઈ તો ભગત નથી અને છે એમ જો કરો તો ગુણ નું કાર્ય થાય હવે છે નહી એવો પ્રશ્ન કર્યો છતાં છે ભગવાન માં નથી એમ તો બોલાય નઈ છે જેટલા માટે કહ્યું કુણ ને સજાતી છે કે બીજી છે બરાબર હવે બીજી હોય તો કેમ હોય અને કુણ સજાતી હોય તો કેમ હોય એ મગજમાં ખાના પુરાવા જોઈએ ને આવી જવું જો ન જવાય ત્યાં લગે એ પુનરભી જનનમ પુનરભી મરણમ એટલે ખામી ટાળવા માટે જન્મ માં આવવું પડે અને જો એવા કોઈ મજા તો मधवाचार्य निर्कल आत्मा रूपे रही भगवान प्रीति करी ए प्रीति ने जम्म स्वरूप कही छे માટે ગુણાતી થઈને જે ભગવાન ને વિશે પ્રીતિ કરે છે એજ બ્રહ્મ એજ બ્રહ્મ સ્વરૂપ છે એમ મોટા મોટા આચાર્ય સિદ્ધાંત છે એ આ સંપ્રદાયો બધા રચાયા છે એમાં ભક્તિ માર્ગ માત્ર શંકરાચાર્ય નથી એમાં જો એ જ્ઞાન માર્ગ માં આ ભક્તિ માર્ગ ના સંપ્રદાય હવે આપણે વખાણીએ છીએ નિંદા કરીએ છીએ પણ ઓલા એ આત્મા ને જે ભક્તિ કરી છે ને એના ભાવ મૂળ પુરુષો એ ભાવ પાછળ તરફ બદલી ગયા બદલી ગયેલા નો જો આ સંસ્થા ઉભી થઈ શા માટે થઈ કેમ થઈ શાણું જાણો છો જોવા કઈ નહીં તમારે તો બે હજુ નો પડતો છે હું કરું એ બરાબર તમારા માં આવે ગતિ આજ નથી આવતો તો આવડું આવે ગતિ એનું માપ કાઢશો જો એક ક્રિયા કરતા હોય એનું માન આવી જાય છે ક્રિયાનું સેવાનું નથી શોભાનો શબ્દ છે વાપરીએ છીએ પરત એમાં રોકાઈ જાય છે એટલે આવરણ માં જાય છે એ નિરાવરણ થાય કે જે ક્રિયા તમારા આવરણ નું તમને થાય છે થોડી નિરાવરણ થવાય દેતી મગજ ને કારસો ન આપો દેવ પ્રસાદ છે એનો એ લગા પાછલા લોકો ને બી ખબર જ નથી કેમ હોય કેમ નહી લો આ તમે બે ચાર છે એને હું કહું કઈ સમજે તો જરા અવકાશ ને બાકી તો વિશ્વાસ સમજવા લગભગ કોઈ નથી બધા ન સમજે એ આપડે એક શબ્દ ગોઠવી દીધો છો શું બધાય નો હમજે એટલે નો હમજે એની પંક્તિ માં આપડે ભણવા જઈએ પછી એટલે દાખલો નો પડે લગભગ તમે વિચાર કરજો હવું એમાં જ ભળે એટલે આ ભગવાન ઉતાર લઈને આવે આ ક્રિયાઓ બધી કરાવે એ દરેક ના કલ્યાણ માટે છે અમુક માટે જશે તો દરેક ને અધિકારે હશે એમ ને ઊંડા ઉતરવું જાય ભાઈ જો હવે જોવા બેસો ને આ અદભુત જ્ઞાન છે કોઈ નોખો ન તો તો આત્મા નું કલ્યાણ એટલાનું ન થાય ને સમજવા બેઠા છે આટા મારતા હશે એને કલ્યાણ જોતું હશે કે નહીં જોતું હશે આ વસ્તુ જોઈએ ન જોઈએ પણ એ કરી શકે કરે કરે નહી કરે તો થાય એમ છે પણ કરે નહી કરે જ નહીં ભાઈ બનવા તો હાલે હાલી જ ન શકે આમાં ન આપણું કરે આ તો કે આપણા નથી આતો જ્ઞાનીઓના થાય પછી માર્ગે કેવું છે કે રાન પછી આપણે એવા સંતના જોગમાં પડ્યું રહેવું પશુ પશુ તો હાર નડતું તો નથી આવડત વીજ માં નડ્યા કરે પડે એવું કલ્યાણ થાય છે થાય આ સત્સંગ તો મારા તો થાય થાય ને થાય ના નથી બોલતા તો પછી એના ઉતાર હુકમ લીધો એનું ધર જો થાય તો બરાબર બધા તમે જે આગળ પડી ની ક્રિયાઓ કરતા હો સેવા તરીકે કરતા હો પણ મને ઉથડક લાગે હું એટલો જ અવગુણ્યો તમને અવગુણ કરે તો એનો અવગુણ તમે ન જોવો આ તો આપણું ધાર્યું ન થયું એટલે બરાબર નહીં જ્ઞાન આ લોક નું આપણે સમજતા નથી તો આ સાધન દશા નથી આ ઉપલી દશા છે અને એ ઉપલી દશા ખેતી સમજશું એને સમજવાનું એક બાર આવતા નથી શું કહ્યું એકડિયા ભણવા માંથી બાર આવતા એકડિયા કેવળ એકડિયા બેઠા રહી અને એમાં પૂર્ણ કામ માની લીધો પાછો હવે એને અને ભગવાને જો કાયદો આગળ વધવાનો તમને મળવાનું છે કોણ તમને કેશે જ કોણ પેલો હે પણ એ મળશે તો રાજી થાય બીજા ની નબળાઈ રાત્રિ થી જોયા ખરે કાગડા દ્રષ્ટિ બહુ હે એ નબળું પીડ્યું હોય તો કાગડો દોડી જાય આ માલિભા વિચાર મારે આ તમારું નબળું જોવાની દ્રષ્ટિ પડી પણ કોઈ કેનારો નથી અત્યારે જ નથી તો ભરી આવો મોટા વિદ્વાનો માં બાર ભરી આવો ક્યાં બિચારા ખબર છે એના ઘમંડ જીવતા હોય એથી કઈ મારું ન હોય નગભ મારા દેવા ને રાત્રિ થી હોય હોય છે એટલે હું વિચાર કરું મને આ ક્યાં માથાપુર મારા ભાગ માં આવી અને એને હું આવડા દેખું નાના ને વિચારો ન આવે તો દુખ એ થતું હોય ભૂ એટલો જવગાઈ ગયો છે અને મળવાના વિચારો બદલતા નથી હો બદલે નઈ ગરીબ મા તો એમાં બે ચાર જણા ના તું નામ લઈને મોહન પ્રસાદા એટલે આમાં બધા નાના મોટા દેખું છું ને જે ક્રિયા કરે એનું માન લઈને રહી જાય છે પણ ઓલું ગુણાતીત થવું છે અને સત્તારૂપ રહેવું છે અને મૃત્યુ નો સમય આવ્યા પેલા આવી તૈયારી આપણે કરી રાખવી જોઈએ એટલે અથડામણ થાય છે બધી હું એટલો એકલો રાત્રે ફૂટો ને એ ઘાટ સંકલ્પ તો કરવો પણ આના ઘાટ સંકલ્પ વધારે થાય કરી ને તો બેઠો મારા માં હમ જે કોણ પાછું વળી વિચાર ગયો નોકરી હોત તો કઈ ખબર નતી અને થોડી આવી એટલું એ તો સારું છે મારા હેતુ ઉદ્દેશ કોઈ કામ કરતો નથી યાદ એવું સ્વામી વહીવટ પણ આ હેતુ માં ચલાવે છોકરા ને કુદ આવે છે ખોટું નથી કારણ કે ઈ બાળકો અત્યારે શૂન્ય ક્ષમતાના અધિકારી નથી ગુણાદિત ભાવના અધિકારી નથી આવડાવળી અને કેળવે છે એટલું આપણે રાજી પણ આ ભાવ નારને તો બાળક નો નો રમડનાર રમાડનાર એ બાળક છે લક્ષ્મણ બે બદલવું છે કે નથી બદલવું જે બાળક છે અને પછી કોણ કેવાનો છે અને કઈ તો કોઈ માનવાનો છે એ બીજી વાત એ બધું દેખાતું હોય પણ અમને દેખાતું હોય હવે પાછું નક્કી કરી આગળ બોલાવે એમ ચલાવે આવો ને એમ કે ખાણું બદલાવું હોય બદલાવી દેખ એમ જેને આપડે ગોવિંદ પ્રસાદ ગયા એને કઈ દુખસે નહી એને કઈ દુખ નહી ટકી રહે અને ઉપર જબડે હધ બીચ લટક તો હારો બાકી જો પોચું મેલો એટલે નીચે હાથ જોરે કરી ને પથ્થરો મૂચો તો જાય એ સ્વભાવ જ નીચે જાવું એને છોકાય જીવ પ્રાણી માત્ર નો સ્વભાવ એ પંચ વિષય જાય એ બીજે જાય જ દીકરો જેનો છે એની માં બહ્ નો જાય પથ્થરો પૃથ્વી નો દીકરો એટલે એની માં બહે જાય જીવ માયા દીકરો માર્યા માંથી નીકળ્યો કઈ જવા કરી સાધું મને આંખે વધારે દેખાય ભાવ બદલાવવાની વાત આવે ને બદલી ગયા છે બધા બધા બદલી જાય ને સમાગમ કરવા જશે આંબળીને આવશે ક્યાંય ન નીકળે એટલે ક્યાંય નરે આ સ્વામિનારાયણ ના ઘર ની વાત છે ઈ તમે આખા બધા એ સંપ્રદાય દિવસ રાત્રિ ની ખબર નઈ ક્ષમતા અને આ પ્રજા આછી એ જ બ્રહ્મ સ્વરૂપ છે એ મોટા મોટા આચાર્ય નો સિદ્ધાંત છે તે વચન પ્રકર નો તેચાર નિમ્બાચાર ભક્તિ માર્ગ ના આચાર્યો છે એની દ્રષ્ટિએ કારણ કે ભક્તિ જયારે ભક્તિ એટલે ભગવાન માય ત્યારે એ તો છે એ તો માયા છે પૂછો આ ભાવ ખબર જ ન હોય ને મૂળ પુરુષ અને સ્વામિનારાયણ એના વખાણ કર્યા વખાણ ખોટા નથી કર્યા ઈ આચાર્ય એવા હતા એટલે એમને કર્યો સાંભળીએ વાંચી ને ખોટું નઈ મને તો એવું અહું દેખાય આ કેટલી અમદાવાય છે કેમ રેતા છે કેમ જીવતા હશે આપડે પાણી પાણી ઊંડું છે આપડે આ સ્થિતિમાં છે એટલું જ્ઞાન તમે આવી સ્થિતિ કરીને પછી લડાવવા જઈએ તમે ડરો તો થાય તો નહીં થઈ થાય